રાજઋિ ભગવાન હોય રાદર્વાય ભ્રમર થી तो तो है के रहा भाई आहा, बेरी <laughs> भाई जो <laughs> ए पहला दर्शन करने इच्छा था थी थी आजे दर्शन थी गया વધારો અને મોગવારી એ 20 ચક્ર ક્યાં સુધી ચાલશે મુંબઈ માં તો પેડલ રોડ પર ભેટ ના થશે ભાવ એક ફૂટે એક ફૂટે કેટલા કે કોઈ ભાગે ના નહીં કરે છે દરેક વસ્ત્ર આવ્યો એની હેન્ડ આવી રહ્યો છે આની શરૂઆત ક્યારે વલોય થી ભગવાન નું નામ લ્યો બધા આવે છે પૈસા બધી પડશે નઈ આવડે બેગી કરશે નહીવું કરી પ્રાર્થના નો કયો સમય ઉત્તમ પ્રાર્થના પ્રાર્થના કયો સમય ઉત્તમ સવારમાં સાડા ચાર થી સાડા સંધ્યા કાળ નીકળ્યું સાડા મત્ય જ્ઞાન છે અવિનાશી જ્ઞાન જે બધી જે જાણવાનું બધું ગાળેલું બધું વિનાશ થઈ જાય આ રીતે ગાડો હોય આ વિનાશી પડ્યો અમારો સસરો થાય ને અમારું વેવડ થાય ને મારા પોયરો નો આનંદ દેતા ની આનું વાત કરી નાખી દબાઈ નહી કરવાનું છોકરો વાલ આવ્યુંબાયું નઈ થોડું થોડું છાતી ડબી ગયું થોડું બધું બધું છાતી ડબી જાય છોકરા જાનવરો ગાયો બેસે પડી એના ઉપાધી થયા છ મહિના સુધી સંબંધો પછી તું ને હું જાય આપડે વિલિયમ જુદો ને છોકરો જુદો નઈ હા અહિયાં ફોક ચકડી રાખે દાદા નો દાદો સાહેબ થોડે નહીં હાથ ખેડૂત બેન કે છે આપી કરો તો થઈ જાય કાયમ સુખ્યા થઈ જાવી તમે પછી દુઃખ જ ના ચિંતા જ ના બેઠેલા છે દાદા બગાડો મળી ગયો બોલા તે માટે ચિંતા બધી તમને સોંપી દીધી દાદા ચિંતા તમને સોંપી દાદા જે વિચાર ના કરીએ ને તે જોડે જોડે જ હોય જેના વિચાર કરીએ છે તો જાય दार नहीं, मेरा आई रहे थे ज्योतिबेन મારતી ધંધા માંથી છૂટા થયા છે માતા પિતા ભાઈ બંને નો પ્રેમ નથી પ્રેમ નથી ધંધો સ્વતંત્ર કર્યો છે તે સારો ચાલતો નથી ભાગ પાછો ઝઘડો ચાલે છે શું થશે શું થવાનું ઝઘડા આયા ગયા આપડે એ જંગ કેટલાય ઝઘડા ગયા એ નહી ગયા ભાઈ જ્ઞાન લઈ દેજે બધા રાગે ભાઈ જાય છે કાંતિલાલ હંસા નું બંધી પુણ્ય એટલે શું ગાડી ઘણા ંગડા બધું હોય પાર્ક હોય પૈસા કમા વિચાર ના આવે એટલે શું પુન્યા નું બંધી પાપ એટલે આજે કઈ ભરવાની ના હોય કે પૈસા ના હોય તો ધર્મ કર્યા કરે ને આવતા સીમંત સુખી થઈ જવાનું આજે દુખ્યો છે પણ ધર્મ કરે છે સુખી થઈ જવાનું અને બંગલા બંગલામાં પૂન છે મેરા પાપ બની રહ્યા છે પાપ મર્તું ઉપાર્ન કરે છતાં પણ નથી એનું કારણ શું आजे के हूँ चार वागे उठू भगवत स्मरण करूचु शांति कई कई कई कई करे मा क्या जन्म ना पाप कही कही करो आयात करे माथा मपला मा पड़िया करे क्या जन्म ना पाप क्या जन्मवार સારું કરો છો તો આવતો સારું આવશે તો કરો તમે નાતા થઈ ગયા હવે પેલા વિચાર કરવાના હતા વિચાર કરવાથી બીજ પડે જોઈએ અને જાણવાના કેવા આવે છે એટલે ખરાબ આવે છે કે સારા આવે છે એ જોવાના એ ઉલ્લાસ પ્રગટતો નથી આજ્ઞા પ્રભુ પડતી નથી આનંદ જ હોય જબરજસ્ત આત્મા નો ઉલ્લાસ તો આખો જ આવે આત્મા પોતે જ ઉલ્લાસ છે પોતા ધર્માનંદ ના કેમ રે ચોખું ક્લિયર વિજ્ઞાન છે ચિંતા ના થાય દુનિયામાં મોટા મોટું આશ્ચર્ય કેવાય दुनिया नहीं को कोई त्रो सिर स्वामी अत्यंत भक्ति पुर्वक नमस्कार, नमस्कार करूचार बोलीये तो चाले ने। बहुत सारू आंदर लख्य आत्मा सोड़े कड़ाए खीलेह गुणों विशेष गुणों नो उत्तरो विशेष शु करवा બધું ઉત્પન્ન થઈ ગયું આપો મજબૂત રાખો સમજી લો પછી ઘોંચાવા માં બહુ ગોંચાવાની જરૂર નહીં બુદ્ધિ દેખાડે અને આત્મા બુદ્ધિ આત્મા બુદ્ધિ છે ને આત્મા પ્રકાર છે બુદ્ધિ તેલ કાઢી નાખી ભક્તિ હોય ને કોઈ વસ્તુ એકલી ના હોય શરણે જ હોય અજ્ઞાન હોય તો કરવું હોય અજ્ઞાન કર્મ ભક્તિ હોય જ્ઞાન કરે જ ભાઈ પેલો આપે ભાવ ને પછી હજ્ઞાન કર્મ ભાઈ અજ્ઞાન કર્મ અને ભક્તિ કરે ચાર સંસાર માં ધર્મ કે બધી જ્યારે રાખતા એ અજ્ઞાન કર્મ ભક્તિ કર્યા કરે એના માટે પોતાના આત્મા માટે કૃષ્ણ ના માટે ભગવાન કરે જ્ઞાન ભક્તિ જોડે જ હોય જેટલું જ્ઞાન હોય એટલી ભક્તિ થાય ભક્તિ થાય જેટલી ભક્તિ કરી એટલું કર્મ ઉત્પન્ન થયું પૃથ્વી જ પૂછ્યું જોડે જ હોય એકલું ના હોય માત્ર કર્ણા ની ઉપર ધ્યાન આપવામાં આવે છે નવી સ્વરૂપ માં હમણાં તો ચાલે છે એના માટે સાધુ સંતો ધર્મ એટલે मने के, के अतार्मितें भक्ति बहुत विचारे जोड़े हो अज्ञान भक्ति कर्म है भक्ति ने कर्म भगवान कहू भगवान ने प्राप्त करने होते जेव તો જ્ઞાન કર્મ અને ભક્તિ જે છે એટલે સાધુ સંતો અને ગીતા જે સંદેશો આપ્યો છે તો અમારા જેવા સાચું સુરેન્દ્રભાઈ છો તો પછી ખરેખર શું છું નામ માત્ર મનુષ્ય છું મનુષ્ય ફોટો પાય્યા નો મનુષ્ય મરેલો હોય તો મનુષ્ય જીવ નીકળી જાય ને એ નથી કરતું તમે છોકર કાયમ ના છો દેહારી પચાસ હું તું માની બેઠા છું તેથી આ બેઠા છું આ જ્ઞાન કર્મ ને ભક્તિ જ્યાં સુધી સુરેન્દ્ર સુધી હતી જ્ઞાન કર્મ ની ભક્તિ જ્યાં સુધી જયારે તમે છો એ જાણો ત્યાર પછી જ્ઞાન કર્મ ભક્તિ ખરેખર કોણ છે આ કોડું હોય છે કેટલા ટુકડા કરવા પડે એવું ભગવાન નામ નું કોડું કાપી કાપી ટુકડા ટુકડા એના ટુકડા ના હોય તો ભગવાન ટુકડા ના થાય તો અમુશ કેવા જાય છે જુદું કેવા જાય છોકરાવાળી પી જાય તો એનું દાખલ શું જાય ભગવાન છે ને એની ઉપર આવરણ છે એ આવરણ માંથી અંશ પ્રગટ થયું છે એટલું જ્યાં બદલે ભગવાન થઈ ગયો હવે આપણું ચોપડ થઈ ગયા તેમાં કોઈ શું કરે ભગવાન શું કરે ભગવાન કરવા તમે પૂર્ણ સ્વરૂપ છોજ પણ તમે ખ્યાલ નથી તમેતા નથી એના અભાનતા માટે તમે ખ્યાલ પૂર્ણ સ્વરૂપ જ સભાનતા મારવાની જરૂર છે આ બેભાનતા છે ઈચ્છા નહીં સભાનતા લાયા હતા પછી પછી તમને પૂર્ણ તમને ભાત નહીં ગયા આપણે પૂર્ણ થવાના પૂર્ણ પૂર્ણ માનક આના સતર ઉધાર મામોતર કાતર પજે ક્ષેત્ર દે લોકો ત વધારે ફાયદો થાયતમય હોય તો આ જાય કોડે ગ્રુ ન કોણ કે वेदांत क्यू ब्रम थी जाए बार खावा हम ब्रह्मास्मी लाल आप ब्रह्माष्टमी आत्मा पूर्ण स्वरूप आखी जिंदगी ज्ञान भक्ति कर्म बधु करे त्यार હું એમ કઉન માની દાડો બધા મને ના સાઈડ આપડે પણ કરે એટલે પણ આઝાદ પૂર્ણ સ્વરૂપ બોલે પછી અપમાન કોઈ કરે ને પૂર્ણ સ્વરૂપ મળે પૂર્ણ સ્વરૂપ છે તારે આ દેહ હવા છતા મારીએ ગારો પડીએ ગેરબાજીએ કપડો કાઢીએ એમ પૂર્ણ સ્વરૂપ થાય કોઈ પણ જીવ માત્ર પછી એને આવતા થઈ ગયો અને પડી ગયા પડી જાય બહાર પડી ગયા મેયર ના મહી પડી જાય શું શું કારણ યાલો ભૂદેવ લઈ ત્યાં લોકો જાય જુકા મેર પાસે દરેક નહીં દરેક માતે સમજ ને બોલે કેને તે ટાઈટ થઈ ગયો બળો પ્રદાન લઈ થાય યાલા પડી ગયા મે મે ઉપારી દહી પડી ખાઈ ગઈ કે લોકો આ પ્રભુ તો જંગે કે આહંકાર જે કે અને અવરોહનો મારો જો હોય તેરા હાથ થાય પ્રકૃતિજન્ય અહંકાર અને આવરણો ને લીધે બધું આવું થાય એમ પણ કરવી જોઈએ કહ્યું છે ગુ બધ જ્ઞાની પુરુષ હોય કોઈ ભગવાન શું કે જ્ઞાની સ્વરૂપ થઈ ગયા જ્ઞાની હોય ગુરુ માન્યા છે કર્મ કરતો હોય તથા બંધાય નહીં કરતો હોય તથા બંધાય નઈ એમ અહંકાર પછી નુકસાન થાય એ બંધાય નહીં એ બધા ધાર બોલે તો એ આકાર તમે અજ્ઞાન કર્મ છો તો કર્મ બંધાય છે તમે જ્ઞાન માં છો તો નહીં બંધાય એવું કહેવાનું જ્ઞાન માં સર્દી નહીં પડે અને અજ્ઞાન માં સર્દી આખી જિંદગી માં ચિંતા વગર નો કોઈ દિવસ ગયો છે ખરો તમારો સભ્ય થયા થાય નહી रीत नहीं चिंता करी बीजा चिंता मैं मारी जात चिंता की જન્મ થી જે આપણું કર્મ બંધાયું છે એ કરવું જોઈએ ફરજિયાત છે એમાં શું કરવું જોઈએ છે આપડે ના કહીએ ને કોલપેટી ચિંતા મરજીયાત ની કરવાની ત ની ચિંતા કરે ફરજીયાત કરી છે એટલે બધું પૂરી જાય પછી અથવા કરી છે આત્માની ઓળખ કેવી રીતે થાય છે બધા જ એવા ડુંગરો ફેરવે તો કોણ બતાવશે એમ બધા જ એવી રીતે ફેરવે છે આમ જ વાત કરે છે તો કોણ સાચું ક્યાં ભગવાન છે મગજ મારી જાય ને હા મગજ મારી જાય નથી મારે આ બધાની વચ્ચે ફાવશે જોવાનું એમ મને ફાવે બધાની વચ્ચે તમને નહીં મને એવો નથી પછી ફરી માણસ તમને દેહ ને દેહ માનવાના બે જુદી રીતે ઉમજવામાં આવે ત્યારે દેહાદ્યાસ જુદે તારે બધું હું પાંચ પૂછે છે પૂજ્ય રસ્તો સારો લાગતો જે રસ્તો સારો લાગે ત્યાં જયા કરમ બંધાય ને એવું કરેભર ની બધી ગીતા પૂરી દેરો કરી ખરું આ બધું શું જવા જ છે બધા એટલે શું એ સમજાવો અક્રમ ધ્યાન અક્રમ શબ્દ ક્યાં વાંચ્યો અમુક માર્ગ છે એ બધો ગ્રમિક માર્ગ છે ગ્રમિક બેસીક વખત નીકળેલા મીડિયા બધાને માટે નથી આ पही जाए। अक्रम, अक्रम मार्ग ना लक्षण शुभ के खबर पड़े क्या अक्रम मार्ग कर्म बंधाए नही अक्रम मार्ग बाना पी कर्म बंधाए नही કર્મ કરે છે તો બંધાય ની સંસાર રહે છે તો કર્મ બંધાય ચિંતા થાય ને ચિંતા થાય તો નિરંતર નિરંતર આત્મા ભરે એમ નવા ક્રમ નિરંતર આત્મા બોલતો નથી આત્મા ની સાથે મન ના પ્રદેશ સંકળાયેલા ખરા બધું આત્મા જુદો છે અને આ બીજું બધું એને લઈને બધું ચાલે છે અક્રમ માર્ગ પામ્યા પછી મન ની ભ્રાંતિ હોય નહી પામે અક્રમ માર્ગ પામે એ અવસ્થાના લક્ષણ શું જાણનાર હોય ત્યારે અક્રમ પામે ત્યાં સુધી અક્રમ માર્ગ ના મળે ને ભ્રાંતિ જ મળે ચક્કરિયા આપના પુસ્તક માંથી આ બધું વાંચ્યું હતું જેવું છે તમારે લાયકાત નથી મન નું ઠેકાણું નથી નથી એટલે કઉે પડી જાય જાય ના પડે આત્માનો માર્ગ મળ્યા વગર મોક્ષ આત્માનો માર્ગ મળ્યા વગર મોક્ષ કેવી રીતે જવાશે અમે તો દેરીયા destra બતર ગાડી મેલી લેત મારી મેલ્યો પો અત્યારે મેળ્યો પો અત્યારે મેળવી આપો એ તો મળ દે જો તો તંબરી જો તો તંબરી જો आप पुस्तक में लख क्षेत्र स्वामी विचरे તો અમારા મંદિર છે જેની મૂર્તિ એ સિમંદર સ્વામી જ ને આપ ને શું કામ ફાયદો છે તને શું લાગશે ના કઉ તને શું નુકસાન છે શીખવું આજે વિષય છે એવું એવું અમારું કથન છે કે મહાવિદે માં વિચરે છે એવું કથન છે એની ખાતરી થાય ને એની ખાતરી થાય એ ને બાપુ વિચરે છે